લોક નાખ થાય એટલે દાદા મેળા એટલે સુરત માં મને ઈનામ ના આપનારા મળશે ઈનામ આપનાર પડશે અમને બધું જશે એની પરીક્ષા દેનારા પરીક્ષા દેનારા એકઠેને જે મરાબો છે ગણો માર છે અને કઈએ જગ્યા દર્શન સંપૂર્ણ છે સમાધિ વરતી તે વડે કઈએ કરવાને અમાર સંપૂર્ત વાદ લીબરા માતા આજ લી સાત માંથી માણેકલામાં બરોબર ભાઈ શાંતિભાઈ ચિંતન બીજી ઓળખ બીજી વખત સાંભળ્યું બીજી વખત જવાય સુખ માં સંભાવ કેવી રીતે રાખવો સુખ દુઃખ માં સમભાવી રીતે રાખો કરી શકાય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 પછી થાય સમજાવું પછી બીજો પ્રશ્ન શું છે શરીર થી આત્મા જુદો છે નિરંતર પછી ત્રીજા પ્રશ્ન બીજા પ્રશ્ન માં છે પ્રભુ નું કિસ્તન કી રીતે કરી શકાય બરાબર તો કરવું આપવું નામ તમારું બીજા તમારું તમારું અનુભવાય નાસ પણ અમને હોય ની નાન પણ સિન્દ્રઘાટ ના લોકો માણસ કર્યું જ ના માણસ ના પ્રભુ ને કઈ લેવા દેવા નથી ભગવાન નામ ને કઈ લેવા દેવા નથી નામ સમજ તમારે એકાગ હોય શાંતિ માન ની શાંતિ જોઈ તો નામ સ્વયં કરવું પ્રભુ ને જો દેવા નથી સંકલ્પ વિકલ્પ હોય નહીં સંકલ્પ નિર્વિકલ્પ સમાધિ ની કઈ પણ રહ્યો નથી પછી મોહરણ રહ્યો મોફ મેળવવા માટે શું નિયમો જે આગળ છે प्रभु नक्ष प्रयत्न शु प्रयत्न करता प्रभु आ जवाब जवाब थोड़ा सा आप क्यों समझा शुरुआत दादा पे आती व्यक्ति है तो इने आप के समझा સુખ દુઃખ માં ધંધારો જે રીતે રાખવો સુખ દુઃખ એ કલ્પના છે કલ્પિત વસ્તુ છે સાચી વસ્તુ નથી બહાર નીકળો ક્યારે માં ધંધા આવે કલ્પના થી બહાર નીકળો ક્યારે સુખરૂખમાં ધંધા નહીં કલ્પિત વસ્તુ રહેવું અને સુખ દુઃખમાં સંભાવે બની શકે નહીં ખરેખર તું જ નથી આ તો આરોપી સુખ છે કલ્પિત સુખ છે આપણે માનીએ તો સુખ નહીં ને નહીં સુખ જ નહીં દરેજોમાં તમે સુખ આવે જો તમે આરોપ કરો તો આવે એના દરેક નહીં આવે એટલે સુખ દુઃખ આપે કલ્પિત બતાવ્યું અસર કરે મોટા મોટી જબરજસ્ત અસર કરે સુખ દુઃખથી આપો જગત રડે જ છે વિલંબ અને ખોટી કલ્પના કલ્પના છે આ પ્રકાર કાલ્પિક ભય થી આ લોકો ફસાઈ ગયા એટલે થી બહાર નીકળવું પડે નિરિકલ્પ થવું પડે દૈવજી આત્મા જુદો છે પણ અનુભવાય છે તે નિરિકલ્પ થાય એટલે જુદો થાય રિકલ્પ વિકલ્પ છે અને હું અરવિંદ ખરેખર અરવિંદભાઈ નથી ખરેખર આ છું તો જુદો છે તદ્દન જુદો ના પડી રહ્યું છે એ અમે કરી આપી અમે કરી આપીએ તમારી ના કરી શકે કોઈ જાતે કરતા હતા બધા હિમાલય મારી પાછા આવે કરીને પણ હિમાલય માંડે ત્યાં કારણ કઈ જગ્યા ની આ વસ્તુ થાય એવી વસ્તી આ તો ખૂબ થોડોક જ્ઞાની અવતાર હોય અને જ્ઞાની કોને કેવા હિન્દુસ્તાન કેટલા જ્ઞાનીઓ છે બુદ્ધિવાજા જ્ઞાનીઓ ચાલે નહીં જેના બુદ્ધિ સેન્ટ નથી જ્ઞાન જ્ઞાની દાદા જ્ઞાની ને બુદ્ધિ હોય નઈ બિલકુલ તેમના સાથાય જ્ઞાન બુદ્ધિ એટલે લિમિટેશન લિમિટેશન જ્ઞાન કહેવાય નઈ અને બુદ્ધિ અહંકારી હોય બુદ્ધિ ના હોય નામ દઈએ ધ્યાન મળે બરાબર ના મળે વાત છે પ્રભુ નું ચિંતન કોણ કરે ભગત કરે તો આ તો પોતે નિરીકત થાય એટલે ભગત પોતે પછી સતત નામ નામ લેવા જાય નામ સમજર ઘાટર માંગર થાય ત્યારે ભગવાન ની ભક્તિ વાર મારે દેવા મારું નામ અને એકાગ્રતા લાવે તેની શાંતિ રહે મન ની શાંતિ રહે મન ની શાંતિ રામ રામ બોલો તોય ચાલે અને મરા મરા બોલો તો ચાલે એવું કહે બોલો એવું કઈ મરા મરા બોલો કોઈ પણ શબ્દ કરો ચાલી જગ્યા નિંદ્રા ઓછી કરવા શું કરવું કે નિરીકલ્પ થયો એટલે નિરીકલ્પી નિંદ્રા ના હોય વિકલ્પી ને નિંદા હોય નિરવિકલ્પી ખારા કર ના લે મો ના હોય મોખ મેળવવા માટે મોક્ષ માં જ રહેતા હોય પોતે જ નિરિકલ્પ સ્વરૂપ જ મોક્ષ સ્વરૂપ છે આજ્ઞા પાડે તમે પ્રાપ્તિ કરો પછી કરે સંસાર માં પ્રયા ઉઠી ગયો પછી બીજું કોઈ પૂછ્યું હતું તો બધું પૂછાયખા જગત ના તમામ પ્રશ્નો થોડો આખા વર્લ્ડ માં એવો પ્રશ્ન નથી કે બાકી રાખી શકાય ઘટી જાય થઈ ગયું અંકિત થઈ ગયું પ્રભુ પ્રેમ આવ્યા પછી જાય નઈ ઉતરે નઈ ચડે નઈ એનાથી ઘણી ઊંચી દશા થાય જ્ઞાની મળવા સવાલો માંથી તમને અમને જ્ઞાન આપવા જેવું શું લાગે આ સવાલો અમને જ્ઞાન આપવા જેવું શું લાગે આ પ્રશ્નો જોયા પછી આપણે અમને શું જ્ઞાન આપવા આપને લાગે છે તમે હવે રવિવાર આવો એટલે બધું સરળ અમાન થઈ જાય રૈવારે સાંતા તમારી બજે પ્રસરો બોલી સર થાય તમારી ઈચ્છા પૂરી થઈ જાય અનંત કરતા ની ઈચ્છા પૂરી થઈ જાય રૈવારે આવે અનંત કરતા ની જે ઈચ્છા હતી તે રૈવારે જેટવી થઈ જાય એટલે તો રૈવારે થઈ જાય જે ટાઈમ મળા તો ચાલે તો ચાલે રામ લખી લે હા નંબર હા નંબર હું નહી નંબર છે તો ઈ બદલાય છે હા ઓર તમારું હા ઓર નિયત આને મત બોલ તો હા આપી રેન પહે કોઈ કામ એવો નથી આવ્યો તો અધ્યાત્મક ભાવ તો સંપૂર્ણ કોઈ તંતોની મજા ધરાય થાય પૂરી એવું કોઈ કારણ આવ્યો નથી આ કાળ એવો આવ્યો છે સમાજ સુધી આપણે જે પુષ્પની પુષો કુશોથી પસંદ સમાધાન કર્યું પુષ્કળનું સ્વાધન કરે પછી કુષ્કાન કરે પરિણામ અને મનુષ્ય જીવ પશુ સમાધાન કર્યું એમના વિશે આપનો અભિપ્રાય શું છે કૃષ્ણ ભગવાન પરમાત્મા રૂપે થઈ ગયા એમના વિશે આપનો અભિપ્રાય શું છે ભગવાન છે ને એમનો અભિપ્રાય શું બરોબર શું એમના અવતારે છે મહાભારત કૃષ્ણ લીધો મહાભારત પ્રત્યે એનાથી આગળ એમનો કયો અવતાર હતો કૃષ્ણ ભગવાને જે અવતાર મહાભારત પ્રત્યે કૃષ્ણ ભગવાન રૂપે લીધો તેનાથી આગલો ભાવ માં કયો અવસાર હતો ગાણ્યા અવતાર હતો पटेल नियोजे सर्व लोग कृष्ण ने परमात्मा मतलब सर्व लोग कृष्ण भगवान ने परमात्मा स्वरूप मानी बरबर है जैसा मानस एन बरोबर है ना मानता है तो नहीं मुस्लिमों ना माना है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 કોથા તોલ બાપ કરતો હોય તો પગલા પેલા ચાર થાય પરી ના થાય બે જવાનું બંધ થઈ જાય કઈ ગતિ થાય બે પગ વાળી ચાર પગ મોકલી તરફ દેવ જેવું છે મોકલી મનુષ્ય આપવું હોય તો સજ્જનતા નું સેવન જોઈએ સજ્જનતા આજુબાજુ ના ઘેર બહુ સજ્જ માં હશે તેનું એ માટે કઈ સભા ને અર્થ કરવાની જરૂર નથી આદિબાજુ તમારે કામ આવતા કામ ના કરો તમારે કામ ના કરો ફરી પાસે પાસે કામ કરે રિઝર્વેશન હોય છે એવું બધું રિઝર્વેશન હોય છે જેને આગળ હોય છે ચાલ્યું હોય રહેવું ના પડે અને ચાર પગવા આપણે અણસનું કોઈ છતાં હિંસા કરે અણ નું મકતા બાજુ જેવા દેવાનું પોતાનો ફાયદો ને થતો હોય તો નરકતી બદલ ભાઈ એના એના આ એ તમારી ક્રિયા ઉપરથી તમારા ક્રિયા ઉપર રહેશે કર્મ ઉપરથી પડના નહીં તો આ જો આ જો મતલબ કે કે રાત પર છોબો જાત એનો મતલબ કે હા ઓકે દાદા દોકાણ ક્યાં છે જ્ઞાનીપુર નહીં પ્રગટ થયા છે દાદા રોગન તમારી નામ કેવાય ઘણું ઉત્તમ કેવાય ઘણું ટાઈમ આવે છે કામ કરી દેજું દાદા ભગવાન નથી બોલું તું મારે ચાર દીકરી પૂરી કરી અને પછી મંત્રો છે અને ઢેરા ના દી લેજો તો મંત્રો નથી લીધા શું કહ્યું તમારી માન્યતા સ્વર્ગવી છે આપણી માન્યતા શું છે સ્વર્ગવિ છે આપણી માન્યતા સ્વર્ગ સ્વર્ગ થાય મોક્ષ આ ભૂમિ પર સર્ન કર નથી અહિયાં આગળ જે દુઃખ ભય થાય છે નઈ એ તો વધુ કરતા માંસ મા હા નર્ગ નથી હોય તો ઘણા લોકો એમ કે સ્વર્ગ અને નર્ક બધું અહી છે ઘણા લોકો જોઈએ તમારો અભિપ્રાય છે બાર લોકોને કેશ્વર નહીં જ છે કૃષ્ણ ભગવાન ને કહ્યું ના એવું નથી કહ્યું તો પછી કૃષ્ણ ભગવાન આવું બોલો એટલે મેં તમને પ્રશ્ન પૂછ્યો નીકળતા જાય બધું બાર જેવું લાઈન લાગેલી ઊંચા ઊંચો માણસો ઊંચો માણસો કર્યો તે જોડે વાળા ને વાગ્યો હવે પાકનો માણસ હતો એને કોળી વાગી પેલાની કોળી પીવાની વાગી પીવા ઘણું બળ્યું ગયું પેલે માણસો મારું હાલ આગળ જાણી લોને અલગ આગળ જાણી લોને દિવાળ ની પગાર ઇન્સ પદ્ધેલું છે આ વિજ્ઞાન ની બધું થયેલું છે અને ભગવાન પણ છે ભગવાન કઈ કરતા કોઈ કરતા નથી ભગવાન ના જ્ઞાતા સરળ આવી શું હા પધલ થાય નહીં પેન્ટિંગ ભાઈ રહે પછી મગજ માં પૂરો જાય પછી આઠ વાસ જતા એટેક આવે અહીંયા અહીંયા આઠ નો આવે અહી આઠ નો આવેલા સોલ્યા પછી આઠ વાગે જ્ઞાન <laughs> કેવું <laughs> અલૌકિક વાત નો વાત અલૌકિક ગાળી જોઈએ કેવો પૂછ્યો નથી બુદ્ધિ નથી પૂછવાની જ બુદ્ધિ નથી કરતા લઈ જાય ज्ञान हो दृष्टि तो, तो, तो, तो, तो, तो पची आए दृष्टि पची आ જ્ઞાન બધું વાંચ્યું તો દ્રષ્ટિ આવે ભૌતિક છે ભૌતિક માં શું છે દ્રષ્ટિ બદલાય સારા સંદેશ થાય ભૌતિક માં શું છે એવું ના સમજાય <audio> <audio> <audio> દુઃખ છે એવું ના र तो आ, वदारा, वदारा, ने? ने? जाए राय रात थे ऊंधे रखते जाए डिशीजन तो थी सके ઘરે થી આવેલા ગયા રવિવાર છે પગેલા પછી તમને એ લોકો ઓગી લાગ્યા તો એના માટે શું કરવું જોઈએ ત્યાર એવો જવાસ્યા વાત છે દાદા ઓરખા પડે ત્યારે તારી વાત ચકા થાય ત્યાં સુધી થાય दृष्टि समय दृष्टि तक आत्मज्ञान बरबर है रात देश पुनिया नीचे आत्मकल्याण क्या नहीं थे रात द्वितुण बंद हो तो क्या बेट दृष्टि जीव ने पुण्य नु बंद हो भीपोज दृष्टि जीव ने जो पुण्य नु बंदी हो સંસારમાં સુખ દેખાતું ના હોય તેને સંસારમાં સુખ દેખાતું હોય એમ સમગ્ર હા તો ભૌતિક સુખ હોત વિનાશી સુખ छता नई सके जाए भगवान ने पास जांच तो थी जाए कहे पुण्य नु बनो जो उदय हो तो हाँ છે કે ભૂતગલ પર્યાય માં જો પુણ્યા નો બંધ જો સાચવી રાખે તો પછી એનો મોક્ષ ન થાય ને પ્રાર્થના જે સમજે ત્યારે મોક્ષ છે ના કરે છો પર નો ભેદ સમજ્યા પછી વાત હિંસા ના કરે છ પર્યા પછી પણ આત્મા ને તો પછી ઓન પેપર છે ને જાણે એની બંધન જો હોય તો જાય સ્વ અને પર ને જાણે જો બંધન હોય પણ સ્વ ભેદ હોય ને કોઈ જાય આગળ જય હિન્દુસ્તાન ની કોઈ નથી પૂછતા હોય તો નમસ્કાર કરવા માટે મારી પાસે પચાસ હજાર શબ્દ માં બીજો શબ્દ ની બાર છે કેટલીક શબ્દ ની બહાર છે ને તમને કેમ લાગે એટલે મને હજી કાબુ અને જાણકાર જોઈ જ નથી જોઈએ જાણતા બાબા આત્મા અને બે બે બીજા પાડવા માટે જાણકાર જોઈએ બેદર વિજ્ઞાની જોઈએ વાત નથી ખ્યાલ મળે મળે તરા પછી દ્રષ્ટિ નથી બદલે દ્રષ્ટિ બદલે તમે અંધાય છે ને મળે આટલા વર્ષો મારી સાથે ચંપકલાલ છે આ બાય નો ધણી થવું બીજી મીઠા દ્રષ્ટિ બધી આપડી વિરાશ થઈ જાય આ દ્રષ્ટિ તૂટી જાય તારે હું કોણ છું તકબ્ર પણ આત્મા છું એવું એની દ્રષ્ટિ થાય શું થાય તાર સંજાય આ દ્રષ્ટિ નાશ થાય તમારી સત્સંગ ગણા કર્યું મહારાજ સાહેબ ની સાથે ઓલા મહારાજ સાહેબ હતા ને આપડે કનક મહારાજ સાહેબ સાથે એમને લીધેલું છે હા રહી રહી પછી જ્ઞાન રહ્યું ફરી આવો રવિવારે પણ મારા સંજોગો આવતા નથી એવા જેઠાણી શું થયું આવેલા ગાણા કેવાય બહુ રડ્યું આવે આ શક્તિ રડ્યું ગાડા અચા અન દેલા